પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ નું પ્રવચન સોમવાર બે હજાર ચાલીસ ના સાતમું વચના મૃતમ ચાલુ શ્રી સ્વામિનારાયણ પણ શ્રી મહારાજ ના પ્રશ્ન નું સમાધાન થયું નહીં પછી સર્વે મુનિ બોલ્યા છે હે મહારાજ એનો ઉત્તર તમે કરો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે વૈરાગ્ય નું કારણ તો એ છે અને બીજો વૈરાગ્ય નો હેતુ નથી અને જેને ચટકી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 ดีดันเออแกร่งเองโอ๋เหมอตรงนี้ครับแล้วเราต้องมีการบอลไกลนะว่าแบบตามไอ้ยอดเนาะเนี่ยถึงไม่ได้ถึงไม่ได้นะครับผมนะครับนั่นนะเนี่ยใครใครเอาบีบตัวนี้เออแต่ว่า <laughs> <laughs> આ કેમ રે ઓજીયા અમાર આવશે પછી ચકબી ઉતરી જાય ને અનખવાર ઘરે છે કે એવું આવે હા કેમ મારલ થઈને પતાય જો ઉતરે વાત કરીને જાત ન આવો એને સુધી બેઠા વાત બનતાય ન મળે એટલે એવું પરંતઈ જઈને ઉતકાર ઉતરાય નખવા આવો જાવ વાત બેચડી આવો આવળો પછી શ્રીજી મહારાજે સંત ને પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ એનો ઉત્તર તમે કરો પછી મહારાજ બોલ્યા વૈરાગ્ય નું કારણ તો એ છે જે સદગ્રંથ ને સદપુરુષ વચન તેને સાંભળી જેને ચટકી લાગે અને તે ચટકી લાગે તે પાછી મટેજ નહીં એવી જે ચટકી તે જ વૈરાગ્ય નો હેતુ છે અને વૈરાગ બીજો વૈરાગ્ય નો હેતુ નથી અને જેને ચટકી લાગતી હોય અને તે તામસી હોય તથા રાજસી હોય તથા સાત્વિકી હોય તે સર્વે ને વૈરાગ્ય ઉભરે અને જેને ચટકી લાગતી ના હોય ને તેને વૈરાગ્ય ન ઉભરે चटकी लागी ने थोड़ा दिवस चटकी लागू हो, हो, हो उतरी जाए पछवाड़े घर तो धूल धूल धाणी थी गय पी जेम धोबी नो कूतरो वो नहीं घाट नो नहीं पुरुष उभय भ्रष्ट थे અને જે દ્રઢ વૈરાગ્ય વાળા હોય છે તે પરમપ ને પાને સાધુ થાય મારો થઈ ગયો પાંચ વર્ષ કે દસ વર્ષ રહ્યા પછી આ તો પછી ઉભા થઈ હતી કોઈ ભાઈ હોવાનું આપે હા ભીધો કેટકી હોય અને એનાથી વૈરાય ગોદાઈ થાય મને તો અમને ચટકી થી અસક્તિ ઓછી થાય ને એ વૈરાગ છોડે છોડે ચટકી તો બરાબર ચડ્યો એટલે ત્યાગ તો કરી નાખે ત્યાગ કરીને ગયો પણ વૈરાગ ન થાય ત્યાગરાગરાગ જન્મે ત્યારે ત્યાગ થાય ત્યાગ આવ્યા પછી વૈરાગ વાયલો ત્યાગ રહે નહી પછી બઉ જોવો ને ત્યાગ તો વૈરાજ હા ઝીણી વસ્તુ છે અંદર ની ત્યાગ ઉપલી વસ્તુ એટલે ચટકી ચડે તો ફેંકી તો દે ફેંકી પણ માલીપા ઓલી વસ્તુ ઈ ચટકી થી કેમ આમ ઉભી થાય આપણે સાધુ હોય પછી મન નું કાર્ય હલે સત્પુરુષ નું નથી રહેતું શું આ માટે સત્પુરુષ ને લીધા પેલા ખબર પડે ઘડીએ આઘા જ રે તમારે જેને ગુરુ કેતો હોય છે આ ઘરે પછી છે એના ગુરુ પછી મન શું સાંભળી જાય બે પાછ પોલું કઈ ન વાંચ કઈ વૈરાગ ને ખાતર કોઈ વાંચતો નથી આનંદ માં આવે વાંચી ખુબ જોવો તો આપડે બઉ પાછા છે વાળા દુઃખી સતુ વિચાર કરો ઉપરથી આ માથા થઈ બેઠા હોય પણ અહીંયા હોળી હોય અને આત્યંતિક કલ્યાણ ને પામી ને જે સિદ્ધ દશા ને પામો હોય તે પુરુષ ની સર્વે ક્રિયા ને વિશે કેવી દશા વર્તતી હોય તમે કરો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જયારે બ્રહ્માંડ નો પ્રલય થાય છે ત્યારે પ્રકૃતિના કાર્ય જે ચોવીસ તત્વ પ્રકૃતિ ઓલા લીન થઈ જાય છે અને ઓલા અદ્રશ્ય થઈ જાય છે સરસ બોલતા હોય નથી ખબર નથી ખબર પડે એકમાં અદ્રશ્ય થાય એકમાં લીન થાય અદ્રશ્ય થાય એટલે અસ્તિત્વ તો ત્યાં છે અને લીન થાય એટલે પછી એનું અસ્તિત્વ વધી જતું હતું પાછા સૃષ્ટિ સમય એનું ઉત્પત્તિ થાય અને પ્રકૃતિ છે એ પછી કોઈ લીન થતી નથી તો એના અક્ષરધામ તેજ વિશેષ કે અદ્રશ્ય રે એનું કે એનું કાર્ય કરવા શક્તિમાન ન હોય લીન નથી થઈ જતું લીન થવાની જેટલી વસ્તુ આવી ને એ બધી માય અને અમાયિક ચૈત્ય છે આકાશમાં તારા છે કે નથી પણ આના તેવાઈ ગયા દેખાતા નથી આત્મચન્યો એ ભગવાન ના તેજ ની આગળ અદ્રશ્ય છે વિસર્જન થઈ જાય વિસર્જન થઈ જાય વિસર્જન એમાં ખરું પાછું સૃષ્ટિ કાળ એ પછી શ્રીજી મહારાજ ના પ્રશ્ન નું સમાધાન થયું નહી ત્યારે સરદે મુની હાથ જોડીને બોલાજે શ્રીજી મહારાજ પ્રત્યે બોલાજે હે મહારાજ એનો ઉત્તર તમે કરો પછી શ્રીજી મહારાજ બોલાજે જયારે બ્રહ્માંડ નો પ્રલય થાય છે ત્યારે પ્રકૃતિના કાર્ય જે રહે છે અને તેજ ને વિશે દિવ્ય મૂર્તિ એવા જે પુરુષોત્તમ ભગવાન વાસુદેવ તે અખંડ વિરાજમાન રહે અખંડ વિરાજમાન રહે બેઠા બેઠા વાતો ભગવાન ના અવતાર આવ્યા આ ઉતાર આવ્યો છે માણસ ને નયન ગોચર વર્કેશન આપણા નયન ગોચર થાય આપણા જેવાની આંખે દેખાય એવા થાય છે પણ આજે એને કોઈ વિચારમાં બેઠો જ નથી વિચારો છો ને છતાં આપણે આપણે એમ જોશું ભાઈ આપણને કહેશે તમે સમજ્યા નથી તો સારું ના લાગે ને ખરીદી તેજ વિશે મનુષ્ય કરીને પૃથ્વી સર્વજન ને નયન ગોચર થતા વિચારે છે ભગવાન ઓળખાય ને તો ઓળખાય આ રીતે સમજવી જોઈએ ને એમાં આપણે નિષ્ક્રિય છે નિષ્ક્રિય વધવાનું શું કરીએ છીએ પૂરું થઈ ગયું ને કામ આટલા બધું પૂરું થઈ ગયું ને આપણો બદલાવી લીધા જોતા આવડી ગયા ધરતા આવડી ગયા પૂરું થઈ ગયું બધું પૂર્ણ જેમાં બધું અદૃશ્ય થઈ જાય જો એમાં લિંગ થતું નથી ઉપનિષદ વાંચ્યા વામદેવા દાલક આલુકાં આહ મનોરભવમ મનોરભવમ આહ સૂર્યોભવમ ભગવાન ઈશુ જે શીખવ્યું ઓય મન ભણેલા છો હાલે અમારી મેલ વાતી હોય તોય મેલ માં જો આ બાબા મેં જો અલય આ એ પરત તને જાતી એ પામી ઉપાસ પ્રકરણ છે ભગવાન ન એમ જ કહી દે આનો કોઈ વિચાર કરતા નથી એમને નક્કી મજા આવે કેટલા દિવસો ગયા કેટલા વર્ષ ત્યાં મેળ મેળવ્યો એટલે નો કહેવાય શું પછી થઈ જાય નહી હા નથી હું કેતો ખેડૂતો છોકરો ચાલીસ પિસ્તાળીસ વડા નો હોય ને પેલા તનેલી આવ્યા કેટલા વર્ષ ત્યાં અને હજી એનો કઈ વિચાર કરતા નથી થોડોક વિચાર તો કરવો પડે ને આપણે સમજી આપણે ડાયા આ માર્ગે ખેતી ડાયો થાય હો પરંપરા તમારા જેવા જૂના છે એ ડાયા થઈને લઈ ગયા ડાયા ન થાય વગર ઉગ નો અક્ષરધામના મુક્ત એમ તમને કહે એટલે આવડાવી જાય હાલો હવે કઈ કલીવશન તે બદલશે ન કે વધેલ છે ને હલો અચે મોયન અને તેજ પોતે દિવ્યા મોર્તી ટકા જીવના કલ્યાણ ને અર્થે મનશ્યાદૃતીય કરીને પૃથ્વીને વિશે સર્વજન ને નયન ગોર્જાર ટકા વિચરે છે દેવી બહેન ઈજ ભગવાન આપડી આંખે દેખાય એવા થઈને વિચરે હવે હું અને એ ભગવાન આપણી આખી દેખાય એવા થઈ ના વિચરે હવે ઉઠ્યા બેઠ્યા હવે ઉપનિષદો કહે છે વેદ કઈ છે હવે આપણે કઈ બે છે જ નહીં પછી ઉપનિષદ ની શુપી છે ઈશ ને સૌ એક જ્ઞાની છે એક અજ્ઞાની છે એક ઈશ છે એક પરતંત્ર છે વેદ બોલે અને આપણે ઘણા બોલે એ મારી માતા હોશિયાર છે બોલ્યો મારી મા વાંધણી છે એટલે એ બરાબર ને હુણ બધા ગયા પણ વાહે એક બોલી ગયો મારી માં વાંજણી એટલે એ બરાબર ને જેવું થાય છે મારી માં વાંજણી યાદ જ આવતું નથી અને પરંપરા થી આવી છે એટલે કોઈ છોડી શકતું નથી પાછું બંધ બે છે કેમ એનું જવું જોઈએ शास्त्रो प्रश्न उतर सर्व जीव न कल्याण कल्याण अर्थे मनुष्य कृत्य कर पृथ्वी सर्वज नयन गोचर थका विचरे जगत मूर्ख जीव है સૂર્ય છે એને ઘરે અંધારું રેતું હશે આ જગત માં જ્ઞાન ના કથનારા ते सर्वत्र व्यापक एवं रीते प्रतिपादन करें जीवनी बुद्धि महिक भाव टावे निर्गुण प्रतिपादन करे તો એવા શબ્દો શા માટે મૂક્યા છે જીવની બુદ્ધિ માં કાયમ છે ખાવા જેવું પદાર્થ એ મૂકે આપણને શેનો સંકલ્પ થાય પેલો ખાવાનો થાય બીજો ખાવાની ચીજમાં ખાવાનો અને રમણી રૂપાળું લાવી ના સનો સંકલ્પ થાય પણ એમાં ખાવાનું થાય એ ગમે દેખાવું હોય ફળ ખાવાનું પણ આગળ મૂકે તો ખાવાનું છે એ પેલો યાદ આવે એ રૂપ નો યાદ આવે રૂપ હોય તો સારું લાગે એટલું પણ ખાવાનું દેખાય ભગવાન પુરુષોત્તમ નારાય કેવા છે એનું વર્ણન કરે જો એ વર્ણન આપણા મગજમાં ઉતરે તો એના ઘાટ થઈ જવા જાય પણ ભગવાન ના એટલા ઘાટ થાય ખરા એ તરત અને અહીંયા બરાબર આપડી વાતો હાલતું એક દ્રષ્ટિ સાંભળી એમાં છોકરો એ બાપા એમ પણ બોલતા જે ઓછી જ મારો એની વાતા નહી કારણ કે વૃત્તિ માહિક છે એટલે માહિક વસ્તુ જ એને અને એમાં એમ કેવી પાછું મારી બા બોલાવે ચાલો તો ડબલ વ્યક્ત થઈ જાય બીજો બોલાવે તો હજી ના એ હો પણ મારી બા બોલાવે અને પાનો ખરીઓ પાછો હા હજુ થાય કરંટ લાગે ઓગ્યો પછી આ ભગવાન નો કરંટ રહેતો હોય હવામાં ઉઠી જાય આપડે આખી દુનિયામાં જુઓ કે ભગવાન ની વાત હારી હોય લાગે હારી પણ ઓલા કરંટ આવે એટલે ઉડી જાય એવું દેખાય છે ને આપણને કોઈ કહેવાનું આપણે આપણા દિલ માં વિચાર કરો ગમે એટલે યાદ જ ન આવે એમ માને ભાઈ ઓળખ કોઈ સ્વભાવ ના એના માટે શું કરવા કરી હોય તો હું એમ બતાવું નથી બોલો નિર્ગો અજમેદ્યા અમે ધ્યા સર્વત્ર વ્યાપક પ્રતિપાદન કરે છે જીવની બુિ માંથી ટી ના મગજમાં કાયમિત એ ભાવ ટાળવા માટે આવા શબ્દો લખ્યા છે સમજ્યા પણ ભગવાન એવા છે એમ નથી કેતા માલિકા પડેલા ભાવો પડ્યા જે આપડે આટલા બધા ગરમી થતી હોય તો સાંભળે શું બહુ સાંભળે કે ના સાંભળે માત્ર ના હૃદયમાં માય ભાવ પડ્યો મને તો આ તમારી ખબર ના હોય આની વળી એક વાત કરી છોકરું જન્મે તરત દવારે નહી કેમ કરે આમ કરે એમ કહ્યું અને પછી કઈ ગોળનું પાણી ફલાણું માયલા હોય ચાટે એટલે એમાંથી ધાવવાનું એને મળી જાય ધાવવું કેમ એને કે બતાવ્યું હતું એ સમજો આ એમાંથી કેસ જાય જો આમળી ને મને નવી ને લઈ ગયો હો કારણ કે અમે કોઈ પૂછીએ નઈ કોઈ ને એની બાબત છોકરા કરે એમ ખરા માણસ પાસે અમારે આમાં ધાવણ આવે છે એ બધા કાલ ઉભી પડે એમને કરીને વિરાજમાન રહે છે એવી રીતે પ્રત્યક્ષ પુરુષોત્તમ ને વિષે જે દલ્યાણ કહીએ બોલો નિષ્ઠાનું નામ કલ્યાણ કયું બોલવાનું છે એ સ્થિતિ દરેકે કેળવું જોશે કેળવું જોશે એ કેળવવામાં વિરોધ ક્યાં થયું છે બીજો નહી એક જ બ્ર નથી આવી વાતું કરી અને ભગવાન પુરુષોત્તમ નારાય છે આ એને બંધન કરે એને આ જગત રોકે એમને એટલે નિર્વિકાર નિરાકાર નિરંજન એવા શબ્દો બોલે આ બિચારા એવા છે રેવા દીધી નઈ આમાં બી કઈ અને બીકાણ કરી દીધા બે કહી તો ભેદ કેવાય બેમાં ભય છે અભય થવું જોઈએ બિચારા ને ઓજાના ગુણ હતા એના કપાવી નાખ્યા એ તો આ માયા માં આવે તો માયા ભગવાન અવયત્મા ભૂતાના ઈશ્વરો ભી સન પ્રકૃતિનું સ્વામ અધિષ્ઠાય વાંચવી ગીતા એમાં શું કહે છે ખબર એ ન રહ્યો ખબર નજોભીસન હું કોઈ ને જન્મ લેતો હશ કે જગત જન્મ લીધે એમ હું જન્મ લોમા હું કે અવતાર લઉં એટલે જગત અવતાર લઈએ અને મારું એમાં બહુ અંતર છે તોય ભૂતા નામ ઈશ્વરોભી સંત ગર્ભ માં આવું ગર્ભ થી બાર જન્મ લાવીમાન નું નિયમન મારા હાથમાં સમજે એટલે આથી ભગવાન કેવાતો હશે જન્મો એટલે આ શિશુપાલ ને બીજા ને મારવા રાત્રિ થી વળી ગયા તૈયાર થયા તા મર્યાય નહિ મરી ગયા અને મહેનત કરી એને એ પોતાના જેવો માણસ માની મારવા માં તૈયાર થયા મારો ભક્તો એ આવો મને જાણે એના એ ભગવાન કોપીઓની સાથે વિહાર કરે ઉદ્ધવજી નું હૃદય બદલ્યું નહીં બદલી ગયા એનું નતું બદલ્યું એ જો એનું બીજું દ્રષ્ટાંત ભગવાન જેમ નિર્ગુણ છે નિર્બંધ છે એમ ભગવાન ના ભક્ત પણ નિર્ગુણ છે અને નિર્બંધ છે નિર્ગુ ભક્ત નિર્ગુણ હદ્રી માં જો લખ્યું છે ને એનું યાગીતો લખ્યું થયો પણ ભગવાન ના ગુણ બરાબર જાણી લ્યો અને પછી એમ જાણવું છે આમાં એ ગુણ છે સંબંધ જેને થાય એટલે એના ગુણ એમાં આવી જાય લો ને અડે એટલે અગ્નિ ના ગુણ લોઢામાં અગ્નિ લડી નથી પામતો એમાં એના ગુણ આવી ગયા આ ભક્ત જયારે ભગવાન આવી નિષ્ઠા એને જયારે કેળવા તિલક ચાંદલો કર્યો ઘણા માં ખંડ રાખી ના લુગડા પહેર્યા ખો જુદી અકારક છે ભગવાન ના જેટલા ગુણ એટલા એના ભક્ત ના માલ ક્રિયા એ બધી ભગવાન માં દેખાડે એની સાથે હોય હું એમ નઈ મારો ભક્ત નિર્ગો એનામાં દેખાય નિષ્ઠાનો કેટલો ગુણ છે એ જોવો જોઈએ એ નિષ્ઠા આપણા છે કેમ એ જોવું જોઈએ પણ જાજુ આ જગત માં સંપ્રદાય ચાલ્યા પછી એ ઘરે ગોઠવાય જાય મંદિરે જઈને પગે લાગવું જોઈએ નહીન્ટ મુખ્ય છે માધ્યમ માં છે એ માધ્યમ ને તો કોઈ યાદ કરતો નથી આને એક રસ્તે ચડાવી દઈ એને કમાણી આવી હોય તો પૈસા દે ખરા એટલે એનાથી કલ્યાણ એટલે ગરીબ ને પૈસા ન હોય એટલે એનું કલ્યાણ ઓછું થાય આવડ વધારે આ બધું કેવળ મૂળ તો હારતું હતું આપડે ધર્મગુરુ એને બીજે રસ્તે ચડાવી દીધા અને એમાં એને કૃતાર્થ મનાવી દીધું પણ હવે આપણું કલ્યાણ થઈ એટલે આમાં ચડી ગયા એમાં નિષ્ઠા ખોવાઈ ગઈ જે મુખ્ય કરતરી શું છે એને કોઈ યાદ નથી સાધુ સંગ લ્યો આના હૃદય માં આપડે ગયા સાધુ સાધુ ને પગેલાઈ ગઈ સાધુ ની સેવા કરી તમે ઘરમાં થોડાક રમકડા રાખો એની બાના કામ કરવું હોય કરવા ન દે એટલે ઓલા રમકડા દે એટલે એમાં મને રમવા ઓલી કામ કર્મ ગુરુ ઓ રમકડા દીધા ક્રિયા કરે તો એ નિર્બાધ છે ભક્ત પણ નિર્બા છે ભગવાન ને નડતું નથી એના ભક્ત ને નડતું નથી પણ નિષ્ઠા જોઈ વાલી નિષ્ઠા થયો પછી અંતાય પછી જીવ માં થાય પ્રક્રિયા ને નિશ્ચય કેવાય તો આ નિષ્ઠામાં નિશ્ચય માં આમ જીનો તફાવત શું હોય છે નિષ્ઠા ને નિશ્ચય નિશ્ચય એટલે શું આ ચોપડી છે પેલો નિશ્ચય તો થવો જોઈએ ચોપડી ઉપર ત્યારે નિશ્ચય થાય એ નિશ્ચય નિષ્ઠાના રૂપ માં આવી જવો જોઈએ ખરો ફરે ગોઠવાય નિષ્ઠા ગોઠવણી બોલવામાં નથી નિશ્ચય બોલવામાં હોય નિષ્ઠા બોલવામાં નથી આત્યંતિક કલ્યાણ અહીંયા બેઠા અક્ષરધામમાં બેઠા ત્યાં આવે છે ને એ આમાં કેવી એવી નિષ્ઠા તૈયાર થાય થઈ ગઈ ને ક્રિયા માં દેખાય એ કઈ દેખાવા ન દે બીજી દેખાય આપણી દરેક ઇન્દ્રિયો અંતર ક્રિયાઓ એમાં ભગવાન બેઠા હોય એવું દેખ ક્રિયા હોય ક્રિયા માલિક દેખાય અને છતાં અમારે લાલ હું કઉ છુ કે આ વસ્તુ કઈ કેમિકલ કોમ્પોઝિશન નથી ને ત્યાં લાલમાંથી પીરું થઈ ગયો એટલે બરાબર બરાબર એવું નથી અને થઈ જાય કોઈ ને ખબરમાં પણ અમાયિકણું હોય એનું માઈક માં અમાયિક ભણું એ છલકતું હોય મારી અને માલિક માં અમાયિક પણ ક્યારેક ન થયું કે પોતે પ્રતિજ્ઞા લીધી સાલુઓને માર્યા પછી મારે હથિયાર ધારણ ન કરવા પણ ભક્ત પ્રતિજ્ઞા રાખવા એને લઈ લીધું ત્યાં ઓછા બધી વાત માં આવે મારું બધું પૂરું થઈ ગયું મારું ના પડ્યું વાપરવું ના પડ્યું કાંઈ નો સાબાશ પણ આપણે તો બોલીએ ભક્ત તો ગઈ બાજુ હતા અર્જુન અને વિશ્વ ગઈ ગઈ હતા પણ એક જે આ માથ લે શું ભાઈ ઓલા શ્લોક તો બોલો યા મજે ભાઈ ને મારે ને મારે મામા પા હેમ સત્ય જ્ઞામ તમાર કા તમા માર તો રતા તા રતત ચરનો રતત તા વ્યસ્ત રાતો હરિ નિરાહં તુમે બંગ તત્ત ઈહા આ તમારી આંખ રૂ લઈ જાય પછી એને માન આવશે ઈ મારે દુઃખો બે આંસુ ઓછા કરેલો હું આ વિશેષોરી કઈ નો ખંજોરી નાયલા જાય તો શાસ્ત્રો એવું સમજાવે છે પણ જીવ એના દિલમાં ઉતરતો નથી દેખાડી ને શાસ્ત્ર વાત કરે જીવ ને આટલું કર્યું એટલે મને યાદ આવી ગયું કે આવડે છે ભીષ્મ સ્તુતિ વેદસ્તુતિ ભાગવત ના ભાગવત હે કથા કરે ભાગવત હા મારા દેખાવું દેખાડે બીજા ના પડી પણ એમાં પાછું પેલું ડુંડું નીકળી જાય ને એટલે હાલુ કહું છું ડુંડા નીકળે તો હારું આ કેવા મહિમાના શબ્દો છે કે આપણા જીવમાં માં ઉતારવાના અને ક્રિયા છે ને એને ભગવાન માફ કરે છે નિષ્ઠા થયા પછી એટલે એને નડતી નથી પણ નિષ્ઠા વિના જાણે મારું ના માફ થશે માફ નો કરે નિષ્ઠા આવે પાંચ મણ દૂધ પણ મેળવ છે જેટલી નિષ્ઠા એટલું એ તૈયાર પણ એની આપણે વાતો કરતા નથી બોલો ચાલો લ્યો મેં તો બોલ્યો શું કઈ બહેન તમે જાણી પામી ને જે સિદ્ધ દશા ને પામો હોય એની આવી દશા હોય આવી દશા હોય અને એવી પામી ને જે સિદ્ધ દશા ને પામ્યો હોય તેની આવી દશા હોય જે બિંદ્રહ્માંડ નો તથા પ્રકૃતિ પુરુષ નો પ્રલય થયા પછી અક્ષરધામ ને વિશે જે ભગવાન ની મૂર્તિ અખંડ વિરાજમાન છે તે ને સ્થાવર જાય ત્યાં ત્યાં સાક્ષાત્કાર દેખે અને એ મૂર્તિ કાર્યા સિદ્ધ દશા આવી ગઈ છે ને થોડી આવી ગઈ કે હાલવા મણીય આવું ઊં પડશે ને આ નિષ્ઠામાં આવું પડશે નિષ્ઠા આવે એટલે સુધી પણ નિષ્ઠા બોલી આવતી નથી બોલી આવે એ આથી ઉકે આવે સામાન્ય મને તમે વાંચ્યું ને જો આ બધા બેઠા લીન થાય ને અદ્રશ્ય થાય એની મેક આવે ખરો આ તો મેં ઉઠાઈ માલિકાથી ત્યારે શબ્દ લીખ્યા છે તો હમજન લિખ્યા માં કેટલો ભગવાન વિચાર તો કરવો પડે પણ એ લગભગ ન કરે કોઈ ભગત નો કરે ભગત કેવાય ગયો ને એટલે શાંતિ થઈ ગઈ ડિગ્રી મળી ગયું ને પછી એને વિચાર કરવાનો ના હોય હજી આપણે હેઠે છીએ ને એનો વિચાર કરવાનો અને ખરેખરી વચન દેખાતું નથી તેમ એનું નો થાય આવી નિષ્ઠા આવ્યા પછી એની ઇન્દ્રિયો અંતરુપ થઈ જાય એના હાથમાં હાથ ને પગમાં પગ ને આંખમાં આંખ આવે છે ને કેવી રીતે આંખ માં આવે પગમાં પગ કેવી રીતે આપણે માણા નગવાન ના માર્ગ ને કોઈ આપડે એને સમજવાનો પ્રયત્ન કરતા નથી આ જેવું તેવું હોય ને એમાં મન ને રોકીએ કેતો તો એમાં ઘર ઘણી બિચારો હું જાય પછી હોત એ બાર સીમ કામ કરતો હોય ત્યાં લગી અને શાંતિ હોય ઘેરે આવ્યો કે બિચારોડો આવે કાંઈ નઈ આ જીવ એવો હાવ્યો છે કે કઈ વસ્તુમાં માલ નહી એમાં સમય કાઢે છે શક્તિ વેડફે છે ભાવો વેર ભગવાન ની પ્રાપ્તિનારા કેવા બધાય ચોપડી રાખે સાહિત્ય રાખે કથા કરવા જાય તે પોઈન્ટ લખી જાય આ કથા છે ક્યારે થાય તમે માલીમાં માથું મારીને તૈયાર થાવ આંતર સ્ફૂર્તિ આવે આ તો કોક ની ચોરી લઈ આ પેપર લખે છે ઈથી વધારે શું ભણ આમાં અને આખું જગત જ એવું જગત જ તમે જોવો ને એ ખોટામાં રાજી સાચામાં કોઈ રાજ છે મંગળાચર એટલે યાદ કરવાના હોય છે જે જે તમે સાંભળ્યું જે બોલ્યા એ બધાનું ભગવાનમાં સમાસ ભગવાન માં અર્પણ કરવું છે અર્પણ એટલે બોલ્યા નહિ હો સ્વરૂપ માં તમે હમો અને એની નિષ્ઠા રાખો આ નિષ્ઠા ના આ બધા પૂર્વ જો આપણા એ આ બધું ગોઠવું છે સમજી ને ગોઠવું પણ આ પહેલા તમે હા તો વધુ જો अर्पण થઈ જ હે अर्पण થઈ જ ઘર પણ થઈ કે આપણે રાખવાનો જ નહી હે મારા